આવો આવો મારા બેઠા બેઠા કાવ્યા બેન વાર્તા સાંભળે છે આવો આવો કાવ્યા બેન આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું ભાઈ તમને ખબર છે આ વાર્તા તમારી એક છોકરીએ લખી છે હેતુ તો ભાઈ એની વાર્તાનું નામ છે ટીનું અને તેના ચિત્રો હે કતિ છોકરી નામ એનું ટીનું ટીનુને ચિત્રો દોરવા ખૂબ જ ગમે ટીનું ચિત્રો બેસી જાય કે આપણે જોતા ધરાઈએ જ નહી ક્યારેક તો વળી ટીનું દરિયો પણ દોરે ટીનુ ના દરેક ચિત્ર જોતા તો એમ જ લાગે કે એ તો ચિત્ર નથી પણ સાચું જ છે ચિત્રમાં દોરેલો સિંહ જોઈને તો આપણે ડરી જોઈએ કુદરતી હવે એ છોકરી ભણવામાં પણ બહુ વ્યસ્ત રહેતી એને ભણવું બહુ ગમતું એટલે પેન્સિલથી દોરેલા ઘણા ચિત્રો રંગ કરવાનું એનાથી રહી જતું રોજની જેમ ટીનુ તો સૂતી હતી અને તેની ચિત્ર પોતીના બધા ચિત્રો અંદરો અંદર વાતો કરવા લાગ્યા જે ચિત્રો ટીનુ એ રંગ નહોતા કરેલા तो बहु उदास हता। जे उपर रंग करेलों तो, करे तो एक बीजा वर्ता नहीं चित्रों रंगो दौरेलु कबूतर कागड़ा वखाण करे અને કાળો કાળો કાગડો બદામ રંગ ભરેલા ચિત્રો ને કેતા કે તમારા બધા ઉપર તો રંગ કેવો સરસ મજા લાગે છે એ બધામાં આ ટીનુએ એક સિંહ ઉપર રંગ નહોતો કર્યો સિંહ તો રંગ કરેલા ચિત્રો જંગલ તરફ ચિત્રમાં દોરેલા બીજા પ્રાણીઓ સિંહ ભાઈ ને મનાવવા ખૂબ જ કોશિશ કરી પણ સિંહ ભાઈ એટલે સિંહ ભાઈ એ તો માન્યા જ નહીં માને છે ચિત્રના ના કાગળમાંથી એમણે તો પગ ઉપાડ્યો જંગલની તરફ સિંહ ભાઈ આમ ચાલતા જોઈને ટીનું એ કાગળ ઉપર દોરેલા હવે આપણે જંગલમાં ન જઈ શકીએ હવે આપણું જંગલ એટલે આ ચિત્ર આ ચિત્ર રહેલા પ્રાણીઓ અને પક્ષીઓ આપણા મિત્રો પણ આ તો સિંહ શિકાર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો પણ એ તો દરેક વખતે નિષ્ફળ ગયો ઘણી ત્રાડ નાખે પછી તેને જંગલમાં તેના જેવો જ એક દોસ્ત બનાવ્યો सिंह भाई नोस्त पूछा नो अरे सी भाई आरता दौर तो खरा मंग पूछा जाओ ચિત્રો કે વાત તો સાચી છે જ્યાં સુધી મારામાં સિંહ જેવો રંગ ના હોય ત્યાં સુધી હું સિંહ લાગુ કેવી રીતે હા વિચારી ને ભાઈ તો તરત જ શહેરના રસ્તે થઈ અને વળી પાછા ટીનુ ઘરે આવ્યા ટીનુ તો હજી હતી દોરેલું હતું એમાં જઈને બેસી ગયા પછી તો સવાર પડી એટલે ટીનુ નિશાળે ગઈ નિશાળેથી આવીને ચિત્ર લીધી હાથમાં અને સિંહ ભાઈમાં અસલ સિ લાગે એવા રંગો પૂરવાનું શરૂ કર્યું કે આ સિંહ હમણાં ચિત્ર બહાર નીકળી આપણને ખાઈ જશે તો ભાઈ આવી હતી આ ટીનું અને એના ચિત્રો વાર્તા કાવ્યા તમને આ વાર્તા સાંભળવાની મજા પડી ને ચાલો આવજો કાલે હું તમને બીજી વાર્તા કહીશો ભાઈ આવજો